खर्च लागे સર આપડે પણ મોકલા આપડે બીજા લોકો બાંધ્યા છે પણ આ તો જ્ઞાની પુરુષ ને હાજરી માં દેરાસર બંધાય છે જાતે બાંધ્યા છે એ છે ને જ્ઞાની જાતે પેલી વખત આપી બીજી વખત આપીને એટલે લોકો કાયદો ઘડો બધી કિંમતી મૂલ્યુદ્ધિ છે અને આપવાની છે અમેરિકા થી આવે છે હજી ખુદા આપે કીધેલું કે મારે નાની ને ઈચ્છા જ ન હોય છતાં આપે બે ઈચ્છા કરેલી એક આ ચોપડીઓની દુનિયા કલ્યાણ એક તો આગળ થયા છે ઘણો ના આપે આ એક્ઝેક્ટ પર આપે એટલે લોકો મને શું કે છે અને ગઢવા માંડવા માં હેલો ને તમારે સરસ થઈ જાય તમારા કામ ને તમારા કામ માં એમના ગામમાં નીકળે છે આવું હજારો વરસાદ આ તો અહી પત્રો અહી કાઢવા મળે એટલે આ લોકો મહેસાણા વાળા કે અમે ત્યારે પંચોતેર લાખ હા પૂરું થઈ ગયું એ શરૂ કરી દે વધી ગયું તમને સાંજ વાસી બહુ વધી ચોપડી હશે અધુ વધી જઈ જયા કર સારું છે હકત આવી નથી જે જરૂરિયાત છે તે આવી ગયું મશીનરી જરૂર ભાઈ ત્યાં કરવું બધું હોય આપડે બધી મશીનરી દૂર કરવાની રાખવા લોકો લઈ જાય ને લોકો દૂર ને ભાઈ અને સર એવું ને આપડે પૈસા કયા હતા આપડા પૈસા આપે તો માસ વાળાનું કિલ પેલા જરા પીને ચાલે ત્યારે બી સવાસો કર માણસ ભેગા થશે અંબારી માતાજી ની જબરજસ્ત મૂર્તિ સરહદ એક બાજુ દીકરા મને લાગે પદ્માવતી દેવી નો હતો સીધાજી માં તો ના દ્વારા હા જે આરામ કરવાનું સૈયાર થાય છે આપડે જેવું જોઈએ નાસ્તા કરે આરામ આવે બધા આરામ કરાંતિ થી પોતા ને શાંતિ એટલે મન ની શાંતિ શાંતિ જાના થિયર તે કાપી પોતે મન શાંત હોય બધી રીતે પોતાને લાગે કે ભાઈ સુખી છું હું કે સુખી પૈસા ને રાહેલા આવે કે બધી રીતે સુખી છે એટલે સુખીયા ને લાગે દુખ ઘણો તો દુખી ને દુખ ઘણો તો દુખી લાગે દુખ ઘણીયા તો દુખી લાગે મને કે પરક ના પડ કાગજ પા <laughs> <laughs> flop flop flop so flop does not have a duty pramti utpan karrelu chako pramti utpan karrelu chhe pramti ha pram na duty na karta pram ne koi farz na thi em ke chhe pram ne farz na kayo em we have haited so te to we have we have duty to vote આપણી ફરજ છે ઈશ્વર પ્રત્યે આપણી ફરજ છે ઈશ્વર ને આપણા પ્રત્યે કઈ ફરજ નથી એમ કે છે દાદા એમ કે છે કે ઈશ્વર ને ફરજ ના કહેવાય બહુ ઈશ્વર પ્રેમ કેવાય તારા જીવનુભવ થાય છે આખા જીવનમાં અનુભવ થાય છે ભગવાન નો પ્રેમ નો Happiness and the teaching, what we learn through the life. Happiness, teaching, the general human situation. What is definition? Love. What is definition of love? What is definition of love? What is definition of love? Love. Care. Love is care. મને પ્રેમ ઉતરી ના જાય અને ફૂલ ચડાવે લાખો રૂપિયા મને આપે તે સારા માં પ્રેમ માતા પિતા નો બાળક પ્રત્યે પ્રત્યે ઇટ ધ મધર ડાયંગો ઇટ ચાઈલ્ડ મધરંગો આફ્ટર હિમ ઓર હર્સ સપોઝ તો પ્રેમ પછી બીજા કોઈ પાસે દાદા કે love is one thing which can should not increase or should not decrease that is called love it should be permanent so following your instruction that you very what you, you, you, you want take correct by vision yes. view point not by fact god yes. is creative correct by vision view point not by fact this is called one person this is called one પછી હિન્દુ ના રૂપ માં હોય મુસલમાન ના રૂપ માં હોય ક્રિશ્ચન ના રૂપ માં હોય પ્રભુ તો એક જ છે દુનિયા ને બનાવનારો છે ભગવાન છે મુસલમાન નામ કર્યા પુરાવો છે એવો પુરાવો છે તો એની પાસે ભગવાન એની પાસે એને ખબર નથી એમને ખબર નથી હા પુરાવો લેડેમ તમને ખબર છે ભગવાને બીજા વાતાવરણ કરે છે ભગવાન કઈ કરે જ નઈ ભગવાન કરતું પુરાવો જડે જ નઈ દિવાળી દીપ બદલ સોલ્વ થઈ બદલ એનું નામ છે એની ઉપાધિ વધારે બાળક ને તો નિર્દોષ ભાવે રે પણ મા ઉત્પાદ થયા કરે હા ભાઈ ઉત્પાદ ના કરે કરતા હોય મગજ માં ચાલે કરતા કોઈ બોલા પણ પ્રશ્નો તો હશે જ ને બધા પ્રશ્નો બીજા પ્રશ્નો તો ઘણા છે પણ અમારો રસ હોવો જોઈએ ને एक प्रश्न बोलो एक प्रश्न ये तो प्रश्न खुआज ने प्रश्न वगर क्या जीवन है रात उपाधि करें घूस तो घूस रा घूंसाड़े बात कर दादा मन दादा छे मूचो उचारो आन ने बहु नही संभालू स्वस्थ बुद्धि स्वस्थ बुद्धि विचार करवो गप्पू बता गुज लगे मैं मनो बहुम सा चढ़ाई जो મનનું ફાભી હોય તો ગાડું થઈ જાય બુદ્ધિ ને કસેડે ચડાવે તારે પછી આપણને ખાતરી થાય કે આ ખાભરવા જેવું છે આ નથી ગપ્પુ છે પણ સારું હિતકારી છે જ્યાં સુધી માર્ગ ના મળે માર્ગ મળ્યા પછી તો પછી તો કઈ એક્સપ્રેસપ્રેસ પણ ત્યાં સુધી ખાડા ખબડાવ ભટક ભટક કરે તો રસ્તો સાધન તો જ ને સાધન ખોટું નથી પર રાજમાર્ગ ઉપર વિતરવાની ઈચ્છા નહીં કેવાની ઈચ્છા છે लाभ थोड़ो एट्लो वोलिया नीट वक्त लाभ थोड़ा એનાથી ઘણો લાભ થાય પણ જે મૂળ બુદ્ધિ ના પડે બધા પ્રશ્નો લાગે છે પ્રહલાદભાઈ એમના પ્રશ્ન કરો કે પ્રશ્ન કેમ નથી થતો સમાધાન ક્યાં હતા दावा शूज चिंताल जवाब आप जवाब प्राणलाल ने जवाब अमरा भाई चिंता था था, मारी को दाओ, मारी एम कही है कि लगभग गया है हूँ संपूर्ण गया दादा ने पूछी थू कार हूं जा लगभग गया ज्ञान लीधा पादा दैलगी छापा कृपा रीते ज्ञान लीधेला मानसो कोई प्रश्न उत्तर हाँ ये बात साछी बराबर है गयात सांची एक रीते तो कारणों घटना साक्षात होता है बदपित भावना थे। थे માટે એના માટે મનમાં નહીં કરવું પરમા થાય ક્યારે દેવ હોય તો એટલે વાત આપને સમજાય ને સ્થુર માં કજુ હોય નહિ આ બધી વાત બાળકો હોય ને તેના માટે રૂપકો છે મોટી ઉંમર ના બાળકો માટે વાત જોઈએ તેના માટે એ વાત છે બીજી નરસિંહ ભગવાન એ પ્રતિકરણ થયા હમલા એ બાળકો માટે વાત છે મોટી ઉંમર ના માણસે એમાં વિચાર અને બાળકો ની વાત આપણે ફાડી નાખી કારણ કે બાળકો જીવતા છે એ વાત ફાડી નાખી હમલા બાળકો ને માટે છે પરમાત્મા સૂર દેખાય છે તે બાળકો કહેવા માટે પછી સૃષ્ટિ કી ન બનાવનાર હોય તો બનાવનાર એનાથી જુદો હોવો જોઈએ બનેલી ચીજ એટલે આ બધા કોણ અમે શું બનાવ્યા એટલે આ બધું ટુ ને ઓ ભેગું થઈ જાય એટલે પાણી થઈ જાય એવી રીતે આમ થી થઈ રહ્યું છે खाली विज्ञान विज्ञान के न हो जरूर नहीं विज्ञान एट परिणाम भेगी थी दरित परिणाम उत्पन्न વસ્તુ તો છે જ છ તત્વો નિરંતર કાયમ ના છે નિરંતર કાયમ ના એ તત્વો પરિવર્તન એના સ્વભાવ થી પરિવર્તન થયા કરે છે પરિવર્તન થવાથી તેનાથી અવસ્થા ઉભી થાય છે અવસ્થાઓ બધી વિનાશી છે અને મનુષ્ય અવસ્થા જોઈ શકે બીજું કોઈ પણ જીવ અવસ્થા મૂળ તત્વ ને જયારે જ્ઞાની કહેવાય શરૂઆત થાય અને શરૂઆત થાય એટલે એનો એન્ડ આવે એનો એન્ડ આવે તો બનાવી હોય ને એનો શરૂઆત થઈ તો એનો એન્ડ આવે કોઈ પણ વસ્તુ નું શરૂઆત થાય એટલે એન્ડ આવે એટલે આ જગત શરૂઆત વાળી હેન્ડ વાળી જગત નથી અનાદિ અનંત બાળકો ને સમજવા માટેનું વાક્ય છે તત્વ ચિંતકો માટે એ વસ્તુ कि वो बना, है। बना ना थी। बड़ी चेतन की सृष्टि है चेतन ने मनाया है, या ने मनाया है? <laughs> तो पी चेतने बना जड़े जड़ बनु સહયોગ ક્યાંથી સહયોગ તો થયા જ છે ને સહયોગ તો સભા થી થાય છે વિયોગી સભા નો છે સહયોગ એ હિસાબ છે હિસાબ ને સહયોગ થાય અને વિયોગ થઈ જાય ભગવાન નો ધંધો શું હોય ભગવાન નો શું ધંધો હોય બનાવ્યું હોય પછી શું કરે બે ભગવાને નથી બનાવી ભગવાન વગર બની પણ નથી ભગવાને બનાવી નથી અને નિમિત્ત ભાવ થી આ બધું કરતા છે સ્વતંત્ર ભાવ થી કોઈ કરતા નથી આ દુનિયા કોઈ બનાવી નથી અને બનાવ બની નથી એનો અર્થ એટલો છે કે નિમિત્ત ભાવ છે तो निमित्त निमित्त तो छ अगर क्या थी निमित्ता आ गया अरे निमित्त करता नहीं हो आती थी। और कोई करता नहीं करता भेद नहीं ठीक है और भेद छ ए करता ना करता बनने नहीं और भेद छ है करता ना करता बनने नहीं और भेद छ है हां एक अपापिकत्व थे तापिकत्व होते એટલે અમુક અપેક્ષા એ કરતા પણ છે આ પ્રવૃતિ પરમાત્મા ની પ્રવૃત્તિ માં કઈ જરૂર નથી પ્રવૃત્તિ તો આ બધા માણસો કરાવે છે પરમાત્મા કોઈ પુરાવો આપ્યો કે જે કર્યું હોય કઈ પ્રકૃતિ છે પ્રકૃતિ છે પ્રવૃત્તિ નહી प्रकृति परमात्मा अगर प्रकृति ना भाई परमात्मा परमात्मा थे तो प्रतिकृति पर हो जाता है स्पष्ट की परमात्मा की शक्ति ही प्रकृति है परमात्मा बगैर प्रकृति न हो जैसे मैं रहा हूं कि परमात्मा पर आप तत्व शक्ति मान थी, पोता ना थी जरही नहीं। कोई, नहीं कोई ने ले पड़ती शक्ति मान से नर्मदा जी त्या નર્મદાજી છસો મેળતી નીકળે છે પાણી છસો મેળતી આવે છે પણ પોતાનો માર્ગ પોતે કાઢી દરિયા ને ભેગું થાય છે કેવી રીતે આ બે ફૂટ ચડાવવું હોય તો ના ચડે બે બુટ આપણે ચડાવવું હોય ના ચડે સ્વભાવથી જગત ચાલી રહી છે ચેતન ચેતન ના સ્વભાવ છે અને આ વિપરીત માન્યતા ઉભી થઈ છે જે વ્યતિગુ થી તેથી આ સંસાર ઉભો થયો છે फ्रेक्चर थी जाए तो बस उड़ी जाए प्रकृति पर प्रकृति परमात्मा बगैर कोई काम कर नही सकती हमेशा बोला गया બે તત્વ થયા પ્રકૃતિ અને પરમાત્મા તો કે છે આપણે મકર મહારા દી ગયું કોણ મારી રહ્યું છે બધું સ્વભાવથી થઈ રહ્યું છે સ્વભાવ નીચે ભેગું કરેલું પાણી પંપ થી ચલાવવું પડશે વિભાવ માં લાવવું હોય તે મહેનત એટલે ભગવાન મોક્ષ કરવો એલો હેલું વસ્તુ છે પણ જયારે આ બીજું થવું એ ઘણું અઘરું છે એ ને બરાબર નહી પવન રાજ નથી પોત પોતાના સ્વભાવ માં રમણતા કરે છે સંસારી દશામાં સ્વભાવો જો આ જ વિકલ્પ કરે છે હાથમાં જ વિકલ્પ કરે છે તો પછી એનો સ્વભાવ જાય નહીં એનો સ્વભાવ ના હોય પોતે ના કરતો સ્વભાવ હોય કમિક માર્ગ માં બધું જુદી આત્મા વિભાવી કલ્પના કરે છે એવું પછી લખે છે ક્રમિક માર્ગ માં થાય છે કુદલ એટલું વિકારી થાય છે ભૂતગલ એટલું વિકારી છે પૂછે છે કે ભૂતગલ નો વિકારી થવાનો સ્વભાવ ખરો ભૂતગલ નો વિકારી થવાનો સ્વભાવ ખરો ક્રિયાવાન પણ <coughs> આ જે ગુણો છે ગુણો અને એની પાછળ પાવર સાથે પાવર સાથે પાવર સાથે વેતી માન એ ગુ પોતાના આપણે દેખાય પોતે અને પોતા નથી નિરંતર સાથે રહેનારા ગુણ નથી સાથે રહેનારા જ્ઞાન દર્શન દાદા જે પૂતગલ વિકૃત જે થયું થયું આ સામીપ્ય ભાવ ને લીધે જે શુદ્ધાત્મા નું જે લક્ષ્ય આપો છો પણ વિકૃત થયેલું પૂતગલ શુદ્ધ કરવું પડશે ને આપ જ્ઞાન જે વખતે આપો છો અને શુદ્ધાત્મા જે લક્ષ્ય કરી આપો છો એટલે આત્મા શુદ્ધ છે એનું લક્ષ્ય બેસી ગયું પણ પેલું વિકૃત પૂતગલ જે પોતે કરેલું છે એ પૂતગલ એને જ્યાં પોતાને સમજાયું જ્ઞાન આત્મજ્ઞાન જ્ઞાની પાસેથી આત્મજ્ઞાન બે જ્ઞાન સાંભળ્યું એટલે પોતાને જે બધું હતું મુશ્કેલીઓ નાખવાનો નથી એ આપડે નિકાલ મૂળ ગુસવણ વાળી રીતે ઉડતી નથી માનેલો બંધ છૂટી ગયો માનેલો બંધ છે દિલીપજ રોંગ છે એટલે થઈ ગયું આ જગત ને સંજ્ઞા ચાલે છે લોક સંજ્ઞા થી એટલે ના બેસતી બેઠા કરે લોક સંજ્ઞાથી ચાલે છે અને જ્ઞાની સંજ્ઞા ચાલે તો બિલીફ્રોંગ ઉડી જાય મુખ્ય વાત શું બતાવીએ ગધેડું છે એ કુતરું છે મિત્યા માણસ કેમ કરી સમજી શકે મિત્યાશ્વ શું છે કયા સાધુ આચાર્ય સમજી શકે મિત્યાત્વ શું છે આપડે કોઈ જાણતા હોય તો બોલોલાલ એ હું છું એ મિથ્યાત્વ છે હું ચિમનભાઈ છું તે મિથ્યાત્વ છે એ તો મેડ્યું છે જૈન ધર્મ સિવાય બીજા બધા ધર્મ મિત્રતો છે આપડે પૂછીએ કે સાહેબ મિથ્યા એટલે શું જવાબ્યા હમશે નઈ તો નિવેડો આવે એ શું કે છે ઘરમાં રહી ને બધું ખાવું મીઠ્યાપ રંગ ગુલીફ રંગ એ મીથ્યા છે બધું ખાય ને